જિંદગી થોડી રહી ને જલ્દી પતાવવું જોઈએ બે પ્રકારના આપણે આવતા નથી એક તારીખ છ પાંચાર લેખતા બેસી ગયા પછી ચિંતા નહીં કરવા થઈ જ આવે પૈસા ની બીજી કોઈ ડિઝાઇ કરી માલ ખરાબ થયો ઉતાવળ તો ખરેખર ઉતાવતો જ નથી હવે ઉતાવળ હોય ને મને કેતા કે નહીં જાણવા માંગરેસ્ટ કેમ પડે બીજી વાર ઇન્ટરેસ્ટ નથી એટલે આપડે પાડવા જવું નથી તો બીજે તારે ભાઈ ભેગું થાય એટલે ચાલુ બધા બધું તો ગમ કે સાંભળવાની હવે હવે એવો ને એવો ફાયદો બે મિનિટ વધારે પછી સ્વરૂપ જેમ છે મૂળ સ્વરૂપ જેમ છે તેમ ઓળખાય જ નહીં ને પુસ્તક હોય કે ગમે તે હોય પ્રત્યક્ષ વગર કાર એટલે આપ જે ફોડ પાડીને આપો ને જાતે જ નહી અને આપ જે શબ્દ બોલો છે ને તે વખતે જે ફિટ થઈ જાય છે ને એટલે આમ તત દેખાય કે આ શબ્દ આ પરિણામ ઉભું થયું અને અંદર ખુલ્લું થઈ જાય હેલ્પિંગ થઈ પડે પણ જે પેલું આમ આવરણ ખોલે ને એ તો અહીંથી જ બને છે વાંચી ને પણ એ મળે નઈ ચોપડી ચોપડી જ આપડે ચોપડી બનાવે તો જુદું પાછું આપડે ચોપડી બનાવી દે આપણને ચોપડી બનાવી દે ચોપડી અને જ્ઞાની જ્ઞાની બનાવી દે જેનું આયોજન કરીએ તત હતી આપણને મેં સત જલ્દી થઈ જાય સત થઇ જાય એટલે પછી પોતાનું પોતાનું મેં જાગે પાસે પોતાનું પોતાની મેરેજ આવે અનંત પ્રદેશ બધું આવરણમાં જ આવેલું છે ને આખું બીજું શું હવે એ પ્રગટ વગર સર્જાઈ નહીં ને એક એક દિવસ પ્રગટ વગર એટલું આવરણ થયું એમને કબય ખાય એટલું એ આવરણ તૂટ્યું એ કબય ખાય શુક્ર માથાકુર કરી બધાની દુનિયા નીકળી જુદો જુદો જે આવડ્યું એ બાજુ એ જ્ઞાન તો કરતી એટલે એ બધા આત્માના આવરણ એ બધા આત્માના આવ એક જ આત્માના આખા જગતમાં અનંતાજીવો છે તો અનંતાજીવોની આવી શક્તિ પ્રગટ થાય છે કોઈને ડોક્ટર નું કીધું કોઈને વકીલાતનું કીધું दर्जी नीत तो बड़ी शक्ति, शक्ति एक आत्मा मेली बड़ तो बड़ी प्राकृतिक शक्ति, नहीं। नहीं, शक्ति आत्मा शक्ति, तो आत्मशक्ति प्राकृतिक शक्ति तो केव शु काम करे क्रियाकारी हो जाना आत्मशक्ति એ આત્મશક્તિ નું જ્ઞાન કેવાય એ અહંકારી શક્તિ થઈ ને અહંકાર ની શક્તિ થઈ હા ભાઈ પ્રકાશ ઇનડા એટલે આત્મા ની કેવાય બીજા પણ આત્મા તો ફક્ત मूल प्रकार। स्वरूपे आत्मा प्रकाशक भाव रहे पी जेव पुदल निकले जेव संजो भेगो ज्ञान प्रगट इतिहास आ अहंकार उत्पन्न ज्ञान प्रकट थे अहंकार करे ज्ञान उभु अहंकार तो आहंकार न उद्भवता क्या क्यों जाना है અહંકાર નું ઉદભવ સ્થાન કયું ગણાય જુદો જુદો અહંકાર બધામાં જુદો જુદો અહંકાર બધામાં એમના ના એન્જિનિયર નો અહંકાર મારા ના ડોક્ટર નો અહંકાર જુદો એ છે ને સમજાયું છે પણ આ તો અંતર માં અંતરિક કેવી જ હોય છે સ્ટેજ આંતરિક સ્ટેજ ની વાત કેવી હોય છે આમાં આ જગ્યા બેઠેલા છે આ જગ્યાએ બેઠેલા છે એવલપમેન્ટ એટલે કે ના સમજાયું ચાલે ડાક્ટર એમના થતો નથી કારણો વાત કરેલી એટલે પેલું સંસરણ માર્ગ માં છે એટલે કે ને કે એને અમુક અમુક લેવલ સુધી આવે એટલે અમુક આવરણ તૂટે પછી એમાં એને શ્રદ્ધા બેસે કે ભાઈ આ કરેસ ના હતા આ બધા ખબર છે ટાઈમ બધા ખાઈ ગયા સ્પેસ બધા જુદી એટલે સ્પેસ એટલે આ દાદાજી આ જે જગ્યા રોકે એને સ્પેસ કહીએ છીએ ના જે આકાશ લોકો જો તમે આકાશ લોકો એની અસર બધી જુદા બધા જુદા ઉભા કયા કરતા નથી કાર્ય મોડા બધા જુદા દેખાય અમદાવાદ જિલ્લા ના હતો આવું ડોક્ટર બનવામાં કે વકીલ બનવામાં એની હેલ્પ કેવી રીતે હોય ના હોય તો બધું જ ના સમજાવ્યું દાદાજી પેલા ચાર છ તત્વો કીધા છ માંથી ચાર ને તો ઇનેક્ટિવ કીધા ચાર તત્વો સામ સામે ભેગા થાય તો કશું જ વિશેષ પરિણામ તો આમાં સ્પેસ નું ભાગ તથા કઈ રીતે ગણાય છે એટલે સ્વાભાવતા સ્પેસ તો એ જેવો થયો એ પ્રમાણે સ્પેસ તો એ એને એક રૂપ ગ્રહણ કર્યા પછી સ્પેસ માં હોય ને એનું રૂપ ફિક્સ છે એટલે મારું જન્મતી વખતે મારી સ્પેસ નક્કી થઈ હતી અમુક જાત નો શેષ થાય તીકડે આ ગુણો બધા ઉત્પન્ન થાય કશું કાર્યકારી નથી એક વખત એવું એ બને કે જેવો સ્વભાવ થાય તેવું સ્પેસ એને ખેંચી લે સ્પેસ ગુણ એવો છે બરોબર સ્પેસ ખેંચી જાય પણ એ તો ઓટોમેટિકલ છે ને સ્વભાવ પેલું કે સ્પેસ પેલી ફરી પાસે એવું ભાવિક સ્પેસ એવી મળે ને સ્પેસ સ્વભાવ એવો મળે મુખ્ય સ્પેસ મુખ્ય સ્ત્રી આ પેલી વાર વાત સાંભળી છે દાદાજી આપણી પાસે સાંભળી છે આપણે બીજું ક્યાંય નથી સાંભળ્યું એમ બીજું સ્વાય આપે જ ના આ બધી આપડે વાત કરી હતી એમાં વાત ના હોય બહાર અમારી એ કોઈ વાત બહાર હોય डॉक्टर बने तो पी एव वकील बने तो अ डॉक्टरी छूटव बनव करतु हो મૂળ તત્વ એ કે છે કે મૂળ તત્વ કર્મ છે આમાં મૂળ તત્વ કર્મ છે બાર મૂળ તત્વ કર્મ ને લઈને આ બધું નથી કર્મ તો આધારિત તત્વ છે મને આસ શું કામ મળ્યું નહી એ તો કેસ તમને મળી નહી જુદી થાય ને દાદી જુદી તો હોય દાદાજી પણ આજે કેમ સમાચાર આવો આવો ખાસ કેમ તમારે કેવી જોઈએ મારે આ કેવાનું શું મારી આ પેજ કઉસ એટલે તમે રાત મુજા એકદમ સહી છે એ દ્રવ્ય કેવાય ને પછી એટલે દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ આ ચાર થી આજ નેતાડી મુખ્ય વસ્તુ ત્યાં તેના આધારે કર્મ બંધાય ડોક્ટર થાય કર્મ બંધાયા પછી ડોક્ટર આ ક્ષેત્ર કે સમજાય છે દાદાજી એક સવાલ આવીને ઉભો રે કે પર્ટિક્યુલર અમુક ક્ષેત્ર શું કામ એમ એમ કહીએ તો મારી સમજ માં શું બધી વસ્તુ મેળવવા માટે મુખ્ય કર્મ છે ભગવાન જીવ કે દ્રવ્યક્ષ જગત ભાવ આવે ભાવ એનો ભાવ તો આવી રહ્યા તમે કહો છો ભાવ નહી કોઈ વસ્તુ તમે કયો ભાવ ઉત્પન્ન થયો એટલું જુદું છે આધારે ભાવ અને ભાવ ના આધારે કર્મ ભાવ અને કર્મ ના આધારે કર્મ ના દ્રવ્ય ક્યાં આવે દ્રવ્ય દ્રવ્ય ખેતર ના આધારે ભાવ ઉત્પન્ન થવો અને ખેતર ના આધારે કર્યું અને કર્મ ના આધારે દુનિયા તો દ્રવ્ય ક્યાં ગયું નીકળ્યા દ્રવ્ય ક્ષેત્ર માં આવ્યો એ દ્રવ્ય તે ચાલુ એમ જ ભાવ ઉત્તમ થયું કાગ ના ક્ષેત્ર દ્રવ્ય કાગી થયા પછી ભાવ ઉત્તમ આપડે કીધું ક્ષેત્ર આધારે દ્રવ્ય ઉભું થયું ને દ્રવ્ય ક્ષેત્ર દ્રવ્ય ક્ષેત્ર તેના આધારે પછી બઉ જીવ વાતો આ બધી હું આપડે તો આજે જરૂરિયાત મહાત્મા પેલા જીજા શીર મળવા છીએ કે આજે તું બસ માં બેઠા બેઠા વિચાર કરતો હતો કે આ બધા નો કોઈ એક ઇન્સાર પણ નથી બોલતો બાબા હા એ મેળભ ઊંચો બોલ્યો આ ગાડી ચાલી ને વિશેષ પરિણામ વાળું થાય છે તો એ દ્રવ્ય કયું કહે ભ્રાંતિચેતન એને દ્રવ્ય ભ્રાંત્રમી ચેતન હોય ને અહીંયા આવે ને બરોબર મળે મળે એ તો કાયારે आगर ते लाती ते तो आव्य क्षेत्र भाव का आधार कर्म उत्पन्न करें स्वाभाविक कोई जात स्वाभाविक क्रिया चाजी एम करता हो કરતા પણ જયારે આમાં બુદ્ધિવાળો થાય ત્યાર કરતા પણ જીવ હોય એક ગતિવાળા એટલે બધા ગતિવાળા એટલે આમ એનો એટલે ટાઈમ બદલાય પછી એક ઇન્દ્રિયા બેન્દ્રિયા મેળા આવે આજકાલ ઉપર એવું નથી એટલે એને પણ કર્મ ઉત્પન્ન થાય પછી ચેન્જ થયા કરે એટલે પેલી વેદના હોય છે એ કર્મ એને અમુક વેદના અને બધું હોય છે ને કર્મ વર્ગે ના તે ભોગવે છે કેવું હોય કેવાય છે સમજાયે જુ નું સમજાયે જુ નું જુદું અને ભાવ જુદો જ હોય સ્ટેજ જુદી એટલે ભાવ જુદો હોય એક નિહાક ભણતા હોય છે ભાવ જુદો જ તો એટલે દ્રવ્ય ક્ષેત્ર કાળા ભાવ થી ધર્મ ઉદ્ભવ થયા કરતા હોય તો અહંકાર ક્યારે ઉભો થાય છે પછી અહંકાર અહંકાર ક્યારે ઉભો થાય છે હમ સરવા દીસેલો સર્વાતી થરો છે હાંતી હાંતી વિશેષ દલસન થાય છે અને ઈતે દલસન થાય જો રાજપતવી યમ ના સલેબિ દીસે દલસન દેરાવું હોય આભની પતવી તે દલસન વિષે દલસન કાકા એટલે સૌ વ્યવારમાંથી વ્યવારમાં આવે છે સાચી અ વ્યવારમાં તો વ્યવાર એટલે જોડો કા કરતા નહિ બુદ્ધિ વગર કરતા આપણે ભોગતા ભોગવે ખરો ભોગવે પેલે થી ઉડી જાય ન્યાય જોડે જોડે વિશેષ પરિણામ એટલે ક્રોધ માલ માં આવેલો થાય વધ <laughs> <laughs> <laughs> આ વિશેષ પરિણામ નું કીધું ને છે એ ઉત્પન્ન થાય વિશેષ પરિણામ ઉત્પન્ન થાય એનાથી અંક અડગો થાય પછી વિશેષ પરિણામ ખરાબ થાય એટલે અંક ખરાબ થાય એ ના સમજાવતા મેબો જ ના શબો આ જે શબો નીકળે ના હોય ને જેમ તે ફરી કાઢી બોલા પડે આપડી ભાષા માં સમજાય એવું ફરી કાઢી કાળ ખેતર આ લોકો કે આપડે એટલે પડેલો છોડી આમ કેવાથી સમજાય છે ને બરાબર પછી પૂછવા પડું રહે ને પૂછવું ના પડે સમજાય ના રે કોઈ આ હતા કોને મન મગજ માં કાઢે બઉ <todohanla> આવડે <todohanla> <Banana. todohanla> <todohanla> <todohanla> <todohanla> <todohanla> એટલે અહંકાર ઉભો થાય છે એ આખા ભાવ પૂરતો એક જ હોય છે ને એટલે એ અહંકાર આખો ભાવ પૂરતા શરૂ થાય ત્યાંથી પૂરો થાય ત્યાં સુધી હોય છે એનો એક અહંકાર હોય છે ખરાશ થાય પછી થાય ખરાશ થાય બીજ ભરેલું રક્ષ થાય ચાલ્યા બીજા આવતા પાછું રક્ષ થાય બીજ વાત છે પ્લસ ચાલ્યા કરે અભાવ નું પગ આવતા ભાવ કેવું આખો આવતા એક નો એક જ અહંકાર કામ કરતો હોય છે આખા ભાવ પૂરતો એક જ અહંકાર હોય છે આવે બીજું ક્વા જગ્યા સમજાય એવું કે સમજે ને ને સાચું પર્યાયું દરેક વસ્તુ આગાચી ન ઘડિયાળી પર્યાય હોય દરેક ચીન પર્યાય હોય એ જુનું થતું સ્વરૂપ છે ને હા અહંકાર તો મિશ્ર ચેતન સ્વરૂપ છે ને મિશ્ર ચેતન તું શું સમજો આપડે દૂધ દૂધ ને દહી ને દહી છે તે જળ છે નથી ગયા તું તમે ફરમાણુ કરે એટલે પરમાણુ સ્વરૂપે છે ને પણ દિલીપરામ દલીપ છે તેને આવી શું લેવા છે એ તો બીજી રીતે વાત કરવાની હોય મિશ્રતન મિશ્ર ચેતન કે ચાર્જ થયેલું પૂતગળ એ જ મિશ્ર ચેતન ને ચાર્જ થયેલું પૂતગળ કેવું ચાર્જ કરેલું પૂતગળ ચાર્જ આ પાવર ચિત્ર ચેતન નથી પણ એમાં ચેતન નો પાવર છે એટલે વિશ્વ ચેતન જેવા લક્ષણ દેખાય દેખાય છે પાવર ચેતન કરી પાવર ચેતન ચેતન આ પાર એકાકાર થતો હતો એટલે એને ચેતન આપું જયારે બીજ નાખતો હતો ત્યારે જયારે બીજ પડતું હતું ત્યારે પોતે એકાકાર થયેલો હોય એટલે પોતે ચાર્જ કરેલું છે અને એ ચાર્જ સ્વરૂપે આવ્યું છે અત્યારે રંગ ચાર્જ કરી ચાર્જ રંગ ડિપ્ત હું હું જ કરું છું એમ ચા રામી ના હોય નાઈ બોલી ખાય ને જેમ આપે કીધું કે એક મન છે મન એક બાજુ ચિત્ત છે એક બાજુ બુદ્ધિ છે એક બાજુ અહંકાર છે એમ આપે સમજાવું આ રોંગ બિલીફ એમાં ક્યાં સમય ગઈ છે આ રોંગ બિલીફ ક્યાં સમાણેલી છે આ લોકો એ કયું તે પણ એનું સ્થાન ક્યાં દાદાજી આ વસ્તુ નું આ બિલીફ કેવી રોંગ બિલીફ ઉભી થઈ એ બધું સમજાય છે રોંગ બિલીફ ઉભી થઈ શું છે એ બધું સમજ્યા અમે પણ એની જગ્યા ક્યાં છે આમાં એની જગ્યા ક્યાં છે રંગ બિલીપ થાય રોંગ બિલીટો છે અહંકાર થી રોંગ બિલીફ ને રોંગ બિલીફ અહંકાર પેલું કયું પેલું પેલું કયું પેલું કયું રોંગ બન્યું અહંકાર પેલું કશું હોય દોઢ વર્ષ માં પેલું હોય જ નહીં બુદ્ધિ કહે એ અહંકાર રોંગ છે હવે પૂછે છે કે છેલ્લું કયું પેલું નહિ છેલ્લું કે છેલ્લું પહેલું ના છે જ્ઞાન માં ખોટું છે બધી આ જ્ઞાન વગર ની વાત ની જ વાત છે પણ એ માન્યતા હોય આપડે છે ગાડું જ ના પડે શું છે મને એટલે આ બિલીફ ના સંસ્કાર અહંકાર ઉપર પડતા હશે એમને એવું નથી આપડે આ બિલીફો જે બધી છે જે બિલીફ એટલે હું મારે સાલ આવે હું સર મારે સા લોકસંગ એ તો દાદાજી સાચું લોકસંગ્ઞા પણ એ લોકસંજ્ઞા વસ્તુઓનું આ બીની રોંગ સંજ્ઞા લોકસજ્ઞા જે કઈ છે કેવી જાતનું અંદર શું કેવી ચિત્રપટ પડે છે ક્યાં પડે છે એ કોણ ગ્રહણ કરે છે ઘણ કોણ કરે અહંકાર બુદ્ધિ કે છે આપુત થવાનું એટલે આ બધા બુદ્ધિ ના જ વાંધા હશે તો બિલીફ પણ બુદ્ધિ માં ન આવે તો મિલીફ રોંગ બિલીફ બુદ્ધિ નું જ કારણ ન થાય પણ આખું અજ્ઞા છે સમ્યત બુદ્ધિ નથી અમારી સંસારી ની બુદ્ધિ નથી દાદાજી એટલે એ બુદ્ધિ આખું બધું એમ રાખી ને એ બુદ્ધિ વધારે પૂછવા સમજાવવામાં અમારી ભૂલ છે પણ સમજવામાં રામ કર્યું છે ચેતન માં હિન્દી ચેતન પણ આ તારા બુદ્ધિ નો બુદ્ધિમા નહીમા ના ગણા બુદ્ધિ સલાહ થાય છે તારી શું છે